પેલો ગાળ વડે તે ધર્મ મદદ કરે આપણને જરાય કશું ના થયા દે કહ્યું તો આ બધા ખાલી દોડધમ જ કરી દોડ ધામ દોડ ધામ દોડધામ ધર્મ આધાર ના રે ધર્મ જ ના કહેવાય ધર્મ આધારે જોઈએ મે તમને પાંચ વખત તમારા તમારા ધક્કા ખાતા હોય ને તો તમે છતાં ટાઈમ આઈ મારા ટાઈમ આઈને ઉભા અરે આ તો ધર્મ રોજ કર્યા કરીએ છીએ પણ ટીગડું ધર્મ કેમ કેવાય તમારે જતો રહે છે ધર્મ હાજર રે એનું નામ ધર્મ કેવાય તેથી પ્રભાવ વાક્ય લખ્યું કે ધર્મ તેનું નામ કેવાય ધર્મ થઈને પરિણમે બધી વાંચી ચોપડીયો તે આખું મગજ ચોપડી સ્વરૂપ થઈ ગયું મગજ ચોપડી થઈ ગઈ ભગવાને શું કહ્યું હતું કે આત્મા જવાની આ તો આપડી જ જાણ જાણી કરી શું કરવા અને ક્રોધ માન માયા લો ચાર લૂંટનારા એ એકલા સી રીતે કશું રહ્યું નહી બધી રીતે લૂટી લીધા તર ભાઈ થોડું રવા દીધું છે તમારી પાસે ના રહેવા દીધું શું કરે તારે અને અધર્મ વધતો ગયો શું થયું અધર્મ વધતો ગયો અત્યારે ભડકો જ થઈ જાય કરતા કરતા જોઈ ભાઈ જાય નઈ કે સૌભાઈ ભાઈ કયા ગામના હતા સૌભાઈ ભાઈ ઉપાધિ માં સમતા રે તારે જાણવું કે મોક્ષ ના વાગ્યો ક્ષમતા રે ધર્મ જ ના કેવાય ધર્મ જ કર્યો છે ધર્મ તેનું નામ કેવાય કે જે મદદ કરે ખોટે આવે નઈ ત્યારે મદદ કરે એનું નામ ધર્મ કેવાય કોઈ અપમાન કરે ધર્મ હાજર થઈને આપણને મદદ કરે કઈ વાંધો નહીં આ કવિયુ છે ને દીષમ કાળ એટલે સિન્સિયર રહેતો કોઈ નથી ભાઈને સિન્સિયર રહેતો નથી ભય નહીં સિન્સિયર રહેતો નથી તો ધર્મ સિન્સિયર રહે રોજ દર્શન કરી જાય છે તો રાજી તો થાવી મારો દોષ નથી કે છે ભગવાન કે છે મેમ રાજી થતા નથી આઈ દર્શન કરે છે કે મહારાજ દર્શન કરે છે યાદ કર્યા કરે છે તમારે જોડા ને એમ કેવું કે દાદા ભગવાન ની આજ્ઞા થી તારે કહું છું તરુ વહેલી તકે જજે બીજા જોડે નાથરે અને ના દેવું હોય તો રેજે એમ કરીને આપડે દર્શન કરવા જવો એટલા ભગવાન જોડે બગાડ કરવો દરરોજ રોજ નું છે રોજ નું થઈ ગયું કે તેના જ જાય છે મારા જેવા વિચાર નહી કરતા તેના જોડે એમને જાય નઈ કાયદો છે ધર્મ રક્ષણ કરે છે એ બુટાઈ રક્ષણ નું કરે ધર્મ ત્યાં ભોરે ખડોરે ધર્મ તો બધે રક્ષણ કરે દ્વારત ચોખ્ખી જોઈએ ક્ષત્રિયો જેવી દ્વારત જોઈએ તમારી ક્ષત્રિયો જેવી દ્વારત રે નઈ ને ક્ષત્રિયો દ્વારા કેવી હોય ક્ષત્રિયો ભગવાન ક્ષત્રિય હતા ને બધા તમારા જૈન છે એમને શું બે કહી આ વૈષ્ણવ હોય તો મેં કર્યું હોય કશું તો અમને શું મેરેન્દ્રનગર ના થાય છે સર અમારા ચાલ્યા કરે છે તમારો ખાઓ પીઓ સુઈ જાવ આરામથી લાકડામાં કોઈ જવાનું ના હોય ને એમ હાય કરાકડો ના જવાનું ભાઈ પાંચ છ હજાર સુધી તો આપડે હા હા કરે બચારે દુ હજાર વર સુધી કાઢવા આપડે લાખડ માં જવાનું ક્યારે કઈ કેવાય ક્યારે હોય એમાં ધર્મ કરશે ધર્મ તો એમની જોડે ઉભો જ રહેતો નથી ખેડી વાર કોઈ રહેતો કૃપાલ દેવે કહ્યું ધર્મ તેનું નામ કે ધર્મ થઈને પરિણમે આટલું જો ભક્તો બધા સમજતા હોય તો તરત વિચાર માં પડી જાય આપણે ગુજરુ ના થાય રહ્યું આર્થ ધ્યાને રવું થઈ ધ્યાન આરતું ધ્યાન હડે છે ને તમને નહીં હમણાં ઘેર છે આ તો બહુ બગાડે છે ક્યાંથી આ એવું બોલે મનમાં વિચાર કર્યો કે ક્યાંથી આર્થ ધ્યાન કેવાય શું કેવાય હા એને આ એને આ સંયોગ ગમ્યો નહિ શું થયું કેવાય શું કેવાય બગાડી અને આવો પધારો પધારો એને બે બગડ્યા કહેતો તમે આ તો આબરુ જાય કે છે પછી પાછા ધીભારીન ભાઈ ને પૂછે તમને શું કેતા હતા કઈ મોટા મોટા રહ્યા છે શું કેતા ક્યારે જશે અરે હજુ આયા ક્યારે થોડા દસ પંદો રેવા તો હજુ આયાબડે તે પેલો ક્યારે જશે એ વાત ક્યારે આ દુઃખ માટે મન બગાડે નહીં મન મય બગડેલું પેલો મોડા પર કે મોડું ઉતરી ગયેલું ના ઉતરી જાય તમારે ના બગડે કે અપમાન કરે તે પેલો લાલ પીલો થઈ જાય ગંભીર દાસ ના માં અક્કલ નથી કયું કરો ઉભો થઈ જાય એ રૌદે ધ્યાન કેવાય એ કઈ ગુસ્સો ગુસ્સો થઇ જાય ને મન બગડી જાય ને એ રૌદ ભગવાન વિતરાક ભગવાન કોઈ દળે અન્યાય કરે જ નઈ ને હવે આ બધું સહન થતું કેમ નથી તર્મ જાણ્યો નથી ધર્મ સુન્યો નથી ધર્મ શ્રદ્ધો નથી જો ધર્મ સાંભળ્યો નથી હજુ ધર્મ ધર્મ સાંભળ્યો હોય અને શ્રદ્ધા બેઠી હોય તો ધર્મ જે મદદ કરે